જિજ્ઞાસીલ માણસ માટે ભગવાન ક્રિટે નથી મળી ગયું તમારી આમિશમાં ભય નો પ્રશ્ન એમ છે કે મહાવીર ભગવાન ની સભાની અંદર જેટલા મહાવીર દર્શન થયા બધા મોક્ષ થયેલો અમુક માણસો અમુક માણસો એમને દર્શન કર્યા તો મોક્ષ થયો બાકી ના થયો એવું કેમ દ્વારા મન ના થાય પણ લોકો ત્યાં કેવી ભગવાન ને કે ગોઠે ની આડતું જે ભગવાન ને સબમિટ થયા ભગવાન ને જ આપ જે કરો એ કરું તેના છુટકાર પૂછે છે જો એમની દાન જાવી સ્વામી ના દર્શન કેવી રીતે થાય દર્શન થાય દર્શન હું તો દર્શન ના કરે વધાર ની ભીડ થાય એટલે અવરું બોલે દાદા વિરાટ ના કરે વિરાટ ના પૂછી જાય ચટણી કરી લાવજે સુકા ના ખવાય છે એટલે તો આ પૂરી ચટણી ખાઈ લેતી હોય ત્યાં પ્રેકર ઉપદેશ એટલે જાતે બોલનારો અહંકારી રાતે ઉપદેશ કહેવાય અને આદેશ એટલે આજ્ઞા દેશ માલિક માલકી વગર ની વાણી જયારે સરસ્વતી કેવા માં ગુજરાતી દેશ ના ભાવી ને દેશ ચાલુ રહે દેશ ના